કારણ કે બે વસ્તુ આ દરિયો છે ને દરિયા નો વરાળ નીકળે દરિયા દરિયા આપડે એકલો પૂછીએ દરિયા ને કે તું વરાળ કેમ કાઢ છું હું કાઢતો રાતે આવજો રાતે બાર વાગે એટલે આપડે શું સમજી બીજો કોઈ ગુને કરો તું કેમ કરું છું બરાતુંગાર નજીક આયા પીછડો ગુણ ઉભો થઈ જાય એ સાયન્ટિસ્ટ છે નિરંતર ફરિયાદ કરે કરતા કોણ કરતા કોઈ છે આ તો મહાદીર ને બધા ચિંતન કરતા નિમિત્ત કરતા પણ હું આ છે નહીં આ કરતા પણ નથી આ કરતા પણ બેભાન પણ આવ્યો ક્યાંથી બેબાન પણ આવ્યો છે ને બે વસ્તુ જઈએ થઈ દરિયો દરિયો એમ કે દરિયો વ્યતિરે ગુણ ઉત્પન્ન થાય વ્યતિરેક પોતાનો ગુ ના હોય દરિયામાં પોતાનો ના વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય ક્રોધ માનવાયા લોગલ નો ગુણ નથી કે એટલે માન અને ક્રોધ એ હું લોભ અને તપત એ મારું હું મારું થઈ ગયો જોનાર કોણ બરાબર ત્રીજો ગુણ જે ઉભો થયો ક્રોધ માન માયા કામ એના એના દ્રષ્ટા કોણ એનું કોણ દ્રષ્ટિ તો મને મને એમ લાગે છે કે મારા ક્રોધ છે પડતો જ નથી આ તો જુદ્ધિ સેપરેટ છે બુદ્ધિ જુદી છે બુદ્ધિ જુદી છે ના બુદ્ધિ ક્રોધ મન બુદ્ધિ ચિંત ત્યારે જોડે છે તમારા કોણ બોલે હું નથી બોલતો કોણ બોલે મોડો બોલે કોણ બોલે બોલે આ તો બોલે છે તે વક્તા છે ગાયન માં હોય સનાતન છે મરઘી ને પેલી લાવશે ને તો હિન્દુ પછી ઇન્ડિયા માંથી મરઘી નહીં થાય શું કે એ દીકે લાગે તો ઉડી જશે તો મરગી લાવનાર કોણ હું બ્રાડ આજે તે આ બુધીનો ડખો છે અમુક ભળે દે તો બધા કે કે બુધીનો ડખો છે પણ કિવ ગણા માણસ આપણે ભગઈએની વાત એને કએ એનો રે કોણ જે પતિ જાય ઓન પાર ન આવે લાવનાર કોણ વસ્તુ જ નથી આ તો બોર છે અમ સેશન છે અવાજ ન કરો અવાજ ન કરો હું જ છું અને એને સુધારે છે શું છે ના પોતાંવા દે નામવા બુદ્ધિગર થઈ ગયા બગલ કાઢી નાખો આ કાઢી નાખો તો આઈસા એ રોજ ગાડીઓ કાઢો કાઢી નાખો રાખો તો જે મારી પાસે આવો તો ગાડીઓ તમારી પર આપરેન કરવા બેઠા મારું જોજો આપણે નામી ફીકા બહુ રેડા ગાડે કરતી તોલ થોલ તો તેમ તો માર્યો શું ભાઈ હું આઈને કરી બોલતો આપડે જોખો ચોખ્ખો છે કોઈ વાત ધાણ ચોખ્ખી હશે તો બારે ચિંતા ને આનંદ ને અંદર અગ્રસો ના હોય ને અગ્રસો ના હોય વ્યવસ્થિત છે નથી આવવાની ફાઇલો નિકાલ જ કઈ ન શું કહે આગળ પકડ્યો કે ભગવાન અહીં આગળ પકડ્યો નઈ એવો પકડ્યો ખરેખરો પકડ્યો મારી ખરા માટે ખરી કરાવી તારી કરી શું કે છૂટ્યા આપણે તને આટલું સમજ મને કોઈ લાગશે એ બોલે છે એ પોતે સુધાર થઈ ગયો નો એક બેન ભાઈ ઉભરા થાય જુદા છો એટલે તમારા માટે જવાબદારી નથી આજે આ તો વિજ્ઞાન છે જય સત્ય ગુસા અલૌકિક વસ્તુ છે મેદ આવે શું થયું ડોક્ટર પૂછાય છે પ્રતિક્રમણ કરતી વખતે અંદર બળતરા થાય એ થવી જોઈએ બળતરા ના થાય ત્યારે તજવળ કરવાની જરૂર છે બળતરા થાય છે કાર્ય કરી શકે બે કાર્ય ના કર્યું દાદા ને ખબર પડે તે ખોટી હોય કદાચ ભ્રમણા હોય તમને વધારે સાચી ખબર પડે ખાના ભૂક મરી જાય ખબર પડે ખવડાવ ના પણ લાગે ને જરૂર નથી દાદા એ બઉ સંતોષ થઈ ગયો બધી સંતોષ થાય છ તારીખ આવી જાવું ત્યાં ખારો થયો જુઓ ભાવના લોકો ચોખી તમને લાગે છે એવું પરિણામ સારા આવશે પણ દાદાજી આવે જ ને બીજો કોઈ આપને સામાનસ નું વાત જ નથી થાય આનું પરિણામ સારા આવે આ પરિણામ દેખાશે કે નિમિત્ત ધીરા જરૂર છે ભાવ થી નિમિત્ત લોકો સીધું ડિરેક્ટ એવું નથી મૂર્તિ કેવી હોય છે બઉ થઈ ગયું કાયદો બઉ સુંદર છે સત્સંગે ખબર આવે છે બઉ જ આવે અઢાર અગિયાર પંચ્યાસી સાંજે જાહેર સત્સંગ આંબાવાડી આઝાદ સોસાયટી માં બાબા જોવા જાય ના વખત નું આજે અમદાવાદ કેવું છે તારા ચિંતમાં લખેલું કે ચોરી કરીએ ચોરી કરાય નઈ ફળ નાય ને તે રીતે થાય નહીં આરોગ્ય સરકાર ની કંપની લખી લો કામ લાગે એટલે લોકો ભય પણ કરાવી દો તારી અડધે કામ ની પૂછવો હું તો કહી રહ્યો આટલું કામ લાગે છે હે અબ એ હાથ પડતા એને એ વાત કહી રહ્યો હું નામ કકતા વાળો નહીં કસી એ જાણે ચાલો કે એ કાયા એ હોય કે ત્યાં બધું ફાઈ થઈ તો પોલીસ દ્વારા પકડે એવી ચોરી અમે કરતા નથી કેવી ચોરી કરે છે સરકારી ચોરી છે બીજી ચોરી ઓછું આપીએ કોન્ટ્રાક્ટરો કેવાય શંકારો અમિત બેઠા છે મોટા કોન્ટ્રાક્ટર દરેક ને દરેક ને હું આમ લિયે કે ઇતને વ્યક્તિગત ન લે આ દાડે કોન્ટ્રાક્ટર હતા ને હા 70% તેમ કાઈ લેતો કે જે જે જમાનો જુઓતો કોન્ટ્રાક્ટ લેજે કે એ જમાનો જુઓતો તો આને પરત વધારે ખરાબ કેવાય દોરી તૈયારી કરી ચાર ફેરું માર કુદા ખુદ કુદા ફૂદ અમે શું કહીએ છોડ્યા છોડ્યા છોડાયું જોઈ લેટું નહીં ને હારું કઈ કશું ચોરી કર ફરજીયાત કરવી પડે છે ચોરી ફરજીયાત કરવી પડે છે એવું પ્રકૃતિ ને મળી પ્રકૃતિ આ તમારે ધનતરે કરું થોડા આતંક મોદી એમ બેન કે છે કે આટલા બધા દુર્ગુણો વધી જવાનું કારણ કળયુગ પ્રભાવ મનુષ્ય માં આટલા બધા દુર્ગુણો વધી ગયા છે તેનું કારણ આ કળિયુગ પ્રભાવ તો એનું નામ ક્યારે પડે કે બધી ક્વોલેટ બંધ હોય પૂરો બંધ હોય રવિવાર રવિવાર પેલો પછી પડ્યો પેલા બંધ કહ્યું બિચારા શું કરે રાત્રો ના આવે તો દારે દારા ભી એવું લાગ્યું કે રાત ને. બે વાગે ચણા ખોલા નીકળે બસો બસ મળે ના મળે દુકાન બધા ભાઈ તમને આ લૂટી જાય જાયે દરામ થી લૂટી જાય તમને આમ લૂટી જાય લૂટાઈ ગયો તમાર ભાઈ કેરની જે લૂટા હે લૂંટાવે બુધી સાડી લૂટાયે લૂંટાવે બુધી સાડી સમજીને લૂટાયો ના હે નહીં પણ આ તો મસ્ત આદત કરી દીધી લૂંટવા નું મંજો કર્યો સકરા પે બે દેયો લૂટો નું મંજો કર્યો એને તો કંડા હા એમ કાસ બાઉલ લીધો હા એને લૂંટવો નહીં પણ લૂંટાવવું હોય એ પ્રાપ્તિ નો માર્ગ લૂટવો કારણ કે આ દુનિયા નિયમ છે કે કોઈ પણ વસ્તુ લઈ જાય તો કઈક આપ્યા વગર લઈ ના જાય એવો નિયમ છે આ સોફા માં જઈ એ બદલો શું આપી જાય કે અહંકાર વેચી જાય કેવું ભૂકી જાય અહંકાર મને આધારે રીતે આપશો મળે છે અનેક ધંધો કરેલો એ તો અહંકાર કરી રહ્યો છે મારા માટે ને એને સત્ય આપી ગયો નિર્ભરતાઓ લઈ ગયો મેં તો તરા વેન ભરતા મે ભરતા આ દાને આની જે વિજે વિજે ઊભો કે મેં દુર્તી ભરતા આ આ બરા બરા કો રંગતી જે જે કે હકક્યો જે આપી ગયો એ બહુ આપી ગયો લોકો પાસે બહુ આપી એમ નહોતું કરા અને તેના કરે હું મારી બાટી બુલે દુકાન કેટલી હતી બુડી યો થઈ હવે જબરી બુડી જઈ મૂળ રહસ્ય જગતનું સમજ્યું નથી જગત રહેશે દૈયા જોગતા નથી દૈવાઝોગર સમજણ મોકલે આ મને રહે જે કોઈ પણ પદો રચવાનું કેવિતા રચવામાં કોઈ કવિતા રચવી હોય આત્મજ્ઞાન થાય તો એ નથી આત્મજ્ઞાન થાય છે તો તો લખે ને? મને ના લે નાચનાર શબ્દો નહીં ભક્તિ ના ભજનો છે કબીરો છે એ કઈ રીતે દાદા આ ના સમજ્યું કેટું કેન ન થાય બધા તો એમ જ સમજે કે નજીક જાય છે અમારા ઉચિત ગariu પદમજજી માપパッドની જલુ ક્યાં ધરતે હાથમાં જો એ હા આટલા દૂર એને પદમજજી પદમજજી માદે બની વેટે ગયા હા એ જો તો દર એકમ પે કરે તો મચ્છી આવે છે આબીને જાતનું ના ના કોઈ પણ જાતનું બની વેત આનું અંગળ ઓર કોઈ પરજાતનું બની કોઈ પરજાતનું બની છે કે લેખો લખે તે અભિનિવેશ એટલે શું કેવી રીતનો અભિનિવેશ થઈ જાય દાદા એક પ્રકાર ના આગળ સમજો છો એને તો હા ખાને દિનિયે કોઈ પર તું પાટણ જાય કે છે પાટણ જાય કે છે હું લખું લે જોજે એ માકે હાલો તો ની ને લેકોર કેજેયામાં એ માકોય તો હાલો ની ને તા રુ ની એને એક લટુ છે હા એને તો કેરો જે કિંમત આવી જાય ને એથી પૂરી નથી આવતી તેવી તે પૂરી આવે આ એક જ શબ્દ વધારે કેવો શબ્દ દાદા ભગવાન હા તંત્ર વિજ્ઞાન એ લખ્યા છે આગળ નિર્દેશ દાદા ભગવાન બોલે ને લોકો તમે લાગત થી લાગત થી લાગત જગત નું ગુપ્ત જગત ના રસવા જ નથી જગત નું ગુપ્ત રસ જગત નહીં જાય એટલે કઈ આપી નથી જાય પહે ભાગ એકદમ ન્યાય એકદમ ન્યાય ને મોટા સંતો ને ખબર નથી આતો નથીના લખમ નથી કી ના લખ આ તો સમજ્યા ચપલ માં સાધિક ને મૌલિક સાધી રા કરી તે આ તો ઘરમાં ઘૂંચાય છે એ આપડે નિકાલ કયો કરવા દેવા આપડા લોકો ટકો દેખારે હું તો વધારે પડતું લખે ને કોઈ સ્વર્ગ કરી શકે બીજા દેશલ ઇન્ડિયન બજાર ભરત નાગરિક ઘરે આવું પછી આપડે મળીએ આપડે બધા સમજી લઈએ ચાલો ચાલો ને સંકુલ આ સંતુલન એ જો ધમી ગયો સંતોષ બેલેન્સ મને બધી ગમતી હા આવું ફોટો કોઈ પાડ્યો નહીં આવે જબરજસ્ત કરવા જેવું છે આ તો સરળ સમાધાન થઈ ગયું આમાં તો બધું સમાધાન આવી ગયું આઠ હજાર માસ નું બાર વ્યક્તિ કરી દક્ષ્મી લખી લાવે ભીગી હું અને આ માણસ કરીશ મહિના સુધી બાદ જેમ પ્રતિદારી નથી સત્તાવર કે ત્યારે મહિના શું કરે તો અગર જોવાનું આપડે તો આગળ મિરકી આપે હું એક જ વાગ્યે બે ની વાત કરું બહાર ભાઈ આપડે જે મહી જાય અમારી પણ બઉ અમારે એમ થયું નિષ્ફળ અને કરોડા મૂકી કરે છે આ દચાત ના કરે એ બચા થઈ છે ચારીખ બંતિયે કે કલ્યાણ સેનીની મહોત્સવ કા વૈદિક આખી દેવા પત્રા દેવા નેગેટિવિટી નો કવાય મસાયો તમારા મુખ મે લુક અપના રહા હે કે પોઝિટિવ હેલ્પિંગ જગત મે હેલ્પિંગ નેગેટિવ કઈને કરા દેપિટિંગ નો કરો આવો બરાબર નીચે આવે આમ કરી નાખું અંદાજો વગર કોમ ને પૂજાકુર કરે કરી There you go. ધ્યાનમાં બેસે છે ને એમ ધ્યાનમાં બેસે છે સેવા પૂજા કરે તે ટાઈમે ચિંતાઓ ભેગી થાય વ્યવહારમાં ચાલ્યું જાય ચિત્ત ચિત ત્યાં ચાલુ જાય એ સેવા પૂજામાં ચિત્ત રહે નહીં વ્યવહારિક ચિંતાઓ કે! તીતર્યા નાખે જતા રહેવા નાખે છોકરા મારા દેખાય દેખાય કરી એ સારા લોકો ના દેખાય ના એટલે આમતા કરી નાખવાનું મરી પચી વર્ષ ને પહેલા હતો છોકરા મોટા પણ આથી બધી શું દેવાતી હાથી મારું વગર મરી વાત ગાડીમાં ઉઠાડું ના ઉઠાડું તમે મારી ગાડી બરાબર ખેલાડી બાળકો લેવા દેખું શું બ